પણ આમાં જૈન માન્યતા ક્યાં આવે છે પોતાના વ્યુ જ આવે છે ને જૈન માન્યતા ક્યાં આવે છે માન્યતા થાય એટલે જયારે છોડવું પડશે જૈન પુત્ર અમને વૈષ્ણવ પુત્ર છોડવું વૈષ્ણવ માન્યતા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 ને ઘણી વાર જોડવામાં આવે છે જેમ અમારે અત્યારે દાદા કયું નો કોઈ પ્રસંગ હોય તો એ ભાવ નથી થતો જૈન પુત્ર તો થયું જ ને એટલે હજી સુધી જોવામાં આવે છે બીજા બધા વેલા મળ્યા પણ કેવા કારણો કેવ્યા છે પૂર્વે તો આ તરત છે તમારે કોઈ દેખાય ભાઈ જાય તો ભાઈ જાય વડા પર તો પડ્યા હતા તને આવ ગમેવલે તને ગમે આવ બાકી ના રહે તારી સનતો તે નહી કદી ભલે બસ આમ જાય સાચું કે માલ એતો હતો એને કરવો કરવો પડશે અન્યાય વાતો એટલે તારા આખા માં ધ્યાન છે એટલે બુદ્ધિ ડેવલપ થઈ વધારે બુદ્ધિ તો માર્ક કાઢે દાદા નહીં માર્ગ કાઢતા હોય પણ માર્ગ માં ભી ડકો આવે ડકો કરે માર્ગ ચાલે બેન ના ત્યાં જતો આજે પ્રગતિ જે થઈ એ તો ભાવ રહે છે કેમ આવે છે એ ભાવ રહે બીજા દોષો હોય તેનો ઉપાય ના બીજા વિષય એ શબ્દ હાથે ના માનવાનો ક્યારે નહિ માનવાનો હતો નઈ હાથ થતો નહિ है। देवान। तारीग देवान। तारीग देवान। तारीग देवान। एक कलाक बेटी आ रीत करे तारू कई घटड़े तो मैंने अंत काल सुधी भटकाय અને આજે પટકાવા જે ગ્યાનીપુર મયાપતિની આઉ કલાક કર્યા કરીએ જમે છે કારા દાદા સારું તો સારું કે એટલું અનકરાવતું કઈ ઘરે નહીં જતા મારો નથી કરાવ ના નાસી જવું જોઈએ ને એવું નહીં ચલાવે એ ના થાય કામ થાય નાખીએ મને આપડે પ્રયોગ આપ્યો હતો મહિના નો પેલો એ બઉ ક્રિયાકારી એટલે આ પ્રયોગ બી ક્રિયાકા તો અંદર એ રહેજે આવે છે બીજી રીતે પણ ઘર ની જે વ્યવસ્થા હોય આજે એક રૂમ જ અમારે ભાગ આવે એટલે ત્યાં રસોડું હોય દરેક પોતાનો વ્યવહાર થઈ જાય લોક છોકરા લાગી છોકર એને કોઈને લાગતી નહી છોકરી છોકર કઈ લખડાય છે આપી આ જે વાત કરો છો એ અવઘાડ નથી થતું કારણ કે પૂર્વ નું અજ્ઞાન છે ઠોકર મને વાગી ખરેખર ઠોકર નહી આપડે વાગીએ છીએ પણ એ આપણી પાસે અવઘાડ થયેલું નથી જ્ઞાન એ કેવી રીતે થાય હા પણ દાદા કેવી રીતે થાય થાય જ્ઞાન સમજુ બરાબર છે પણ આ બાજુ નો અજ્ઞાન નો એટલે જ્ઞાન સમજે તો આમ હવામાં ઉડાવ છે ભગવાન કેસ માં થાય ઉપર થી વધારે અથવા અત્યારે તો લડીએ છીએ ઝઘડી ને થોડા પાછા ભેગા બેસી જમીએ છીએ પેલું તો આપણે મા બાપ કરી નાખે આપડે આપડે ચાલુ ભાગ સારું નવી રીતે રક્ષા કરતો હશે પોતે કેવી રીતે રક્ષા કરતો હશે ના કરે એટલે આ જ્ઞાન વધે છે એટલે હાથ માર કેવું બેકારી લો નાખ્યા છે બે ખોટું કઈ બધું નાખ્યા તો મારું કાતું બઉ ભાણે જૈને નાની ઉંમર થી અથડામણો આપડે ભારે ભારે કરતા કરતા ના એ તો કોસા એક થર પણ લાગો થાય ઓ નાની ઉંમર થી આદરામાં થી સદા ઓ નાની ઉંમર થી આદરામાં થી લગભગ 8 10 વર્ષનો હતો કે આદિ આદરામાં હતો સાહેબ ના તો સાચું છે એ વસ્તુની આદરામાં એમાં સાચું ભધી દેતા નથી ગુરુમાં ગુરુને અહીંયા મતલબ દરાગી દીધી વિદ્યાને ન્યારેલા છે આવે ને બુ અંત આવે આ તો બુદ્ધિ નહી એને લઈને આપીએ બિલકુલ બુદ્ધિ માંડી દેખ બુદ્ધિ આવે જરાય બધું તો આ શું બધું આજે એ કરી રહ્યો આ કલો આ સવાજે હવે આ સવાજે આ એમ જાયે ગાડો બુદ્ધિ નઈ કોઈ સાબડે નઈ આપણે કહેવા દમે લાવ્યું તો આ ખબરનો બધો નસુ નસે હે કે જે ને બુદ્ધિ હોય ને કે તર કાતરી બધ નથી પોતાનું ભાન કરી બુદ્ધિ નો ખાસ અને આ બધા છે અમીતા લેવા દેવું ધ્યાન કરવા દે પોતાનું છોડી લે એવું છે બુ થાય ને કઈ તોડજો બુદ્ધિ નહી પડ્યો એમ તો અનુભવ સાથે બુદ્ધિ નઈ એમાં એને પોતાને હેરામ થઈ ગયો બુ નથી અહકાર છે એને ગાળો અમદાવાદ દાદાનો ઉકેલ આવશે તો ખરો ને ઉકેલ આવશે ખુલાવે તો ના બે એટલા બધાને ગાળે તે પગે મારા પસંદને તમે અમારી બધી કામ પૂરી થઈ થોડી એલફરેજ કરીએ તો સમજ પડી કે પણ માનતો જ રહે ને એને બીજા કેને કાંકે તો એ સરગિટીન સહેલ જા હાથી કરવાનું એના દગાઇ દઈ પછી નઈ બંધાય ના પડે હાથી હાથી વસ્તુ ખોટી વસ્તુ પડે હવે એવી બુદ્ધિ આપણે આપ એક જ એવા છો કે પ્રત્યેક જીવ જેવો છે અમે નિર્ભર અમે મુક્ત છીએ કે ઉદય આ ભાઈ એવો માણસ આટો નથી જે હાથું રડે બરાબર શું કહ્યું જેવા પુરુષો જેમ છે તેમ જ કહો છો એટલે એ મોટું આકર્ષણ છે જેમ તેમ કહું છું પૂછજો એ માતો હતો પૂછે બઉ દુખ હતું અરે ઘણું સુખ થઈ ગયું એટલે આબરુત બગાડી નાખ્યું સુખ થઈ ગયું સુખ જ ને ખાલી ભ્રાંતિ જ હતી સુખ ની દુઃખ જ હતું પછી એક જુઓ વગેરે ગયાથી દસ માં ધણી થયા નથી પણ કરે એટલે પછી લેવા મળે છે બધા કબૂલ કરી પરમાનો આવક કેવા આપણે ભીખ માંગવી પડે છે પરમાત્મા થઈને આવી રીતે ભીખ માંગે લાલ સાહેબ એ થાય કે આવી ભીખ માંગવી પડે આપણને છત્રી વચ્ચે ભી નાખતા છે છત્રી તો ભેદ થાય થાય માગે કરે બીજા દે દો કરે અમે સાચે હે દિલી કો દે રા હવે બી એ ગો એ ઇન ટેઇંગ હે આમ તો જાય કે ની જોન ગરા તું સંતાઈ સા સંતાઈ આમ ભમ છે આ જગત માં એક જીવ ભીખ માંગે છે કે ભયંકર છત્રી મારી આ ગામ માં તો બહુ ઓછા ને નિરંતર વિધાન જાય હવે આવું દાદા સાબડે ના પેલું અજ્ઞાનતા લોકો એમ કીધેલું હોય કે ભાઈ આ તો કેટલું સુંદર છે આમ જેમ જે પોતાને વાંચે ના વાંચે નાના છે હવે હવે જગતનું કલ્યાણ થશે કારણ કે જ્ઞાની પુરુષ ના એક પણ શબ્દ આપણે જીવવી નથી શકતા ભયા જાય છે એટલે ભય ઢળી જાય છે એટલે હજી આપણે એટલે પાત્ર જ્ઞાની પુરુષ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 પ્રાયો પણ ખાલી કરી ના પાક ચૂનો પૂનો દોડ્યા બધું શાક હોય ના સર માં રાખવું છે દુનિયા ચાલશે કે સમજી ચાલ્યા આ બીજે ખોટું પડ્યું બીજે એક માન્યતા ખોટી પડી નથી કઈ માન્યતા કરી ત્યારે શું આવું ઘટે આમ તો લગભગ બીજા જોડે એડજસ્ટ થઈ ગયે એટલે બધું થઈ ગયું પેલું એક જ છે જે કોઈ તને તારે અભાવ જોવા કોઈ અભાવ નથી કે ભલે પણ આગળ કેટલું અમને એમ રહી ગયો નહીં કે આવ્યો મળે અમે કહીએા એ પાછા ને સારી બધ બગડી સુધારો જશે ને તને દેખાય તારે સુધાર વેપાર મા દસ લાખ વચ્ચે કેવું સમજી ગયા છો આવે નઈ જતો ત્યારે જતેર કેવાય નઈ રાતે આપડે પેલા ના થાય ના બીજે સુખ મળે છે આ સમુદ્ર આપ પણ એ ત્યાં સુધી પૂછવું જોઈએ પોતાને ડખો કેવા ઉપર ની અજાગ્રતિ આઈ ગયા ને દેહ નું બી એને પોતાને જે મળવો જોઈએ બે ને ભૂખ્યો રાખો જોઈએ પણ ના આપવો જોઈએ ના બધું ના પી ના એનું પોતાની એ બાજુ ત્યારે પોતા હોય તો એને કાઢી નાલી પુલસાનો વાક્ય ફી સાજે તારા એમાં એ નથી રહેતો પોતાને દૈની રાખી કરી આ આ દેખી કરી ઓલાડા પૂજી કરી પણ મારે કેવો જોને કે આ બાપ જોડે બુદ્ધિ છે ને આટલી પ્રતિજિતન થઈ જાય અને લોબ કોડી આંધેર કહેන්නේ નહી ભો સમજવા માં સહેલું છે સમજવામાં આવે બીજી શું કરો કોણ જાગૃતિ રાખનારો કોણ આપડે પ્રસંગ આવે રાખનાર પ્રેજ્ઞા બધી રાખે આ તો આપડે દાખલ આવે છે તો અક્કલ વાળો થવા નીકળ્યો અક્કલ નો થવાડો નહીં અક્કલ વાળો નહીં અક્કલ છે નહીં અક્કલ છે વિશે એવું अथ अक्ल शह थी आटल लथमा होता अथ हो क्या थे तो जाने की अक्कल नहीं जो अक्कल हो तो अथड़े नही बीज सा તો એની નિર્જા કેવી હોવી ઘટે પોતે નિર્જા તો સરસ થઇ જાય છે પણ ત્યાં શું જાગૃતિ આવી ઘટે આ જે બોલે છે હું ના મારું નાય બધું તો દાદા હું પપ્પા એક લાખો મારું અથવા તો બીજું કરું અને પછી એમ કઉ ના આપડે કહીએ કે આવું કેવા કર્યું પછી આવું ના હોવું જોઈએ ત્યારે કેવું જોઈએ કે આ બરાબર છે ના ના તારે એમ કેવું જોયું કે આવું આવું કરે એ લોકો કે આપડે કે લોકો બી એમ કે આ બરાબર ના કર્યું એટલે આપણે છે નહીં લઈને તે ચાવી ગઈ ચાવી મળી લઈ ને ક્યાં ગમ કે જાય ઉઠાઈ જાય પાછી નડિયાદ નડિયાળે ના નડિયાદ ના ભાઈ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 હોય કે ભાઈ અહિયાં તો સુઈ જવાય એ અહંકાર હોય આપડે સુઈ ગયે છે નબળામાં અહંકાર નબળા આ જગ્યા મું છે આ જગ્યા એવાનું છે ને પોતાની ચેવા કરે મને વાક્ય બહુ સરસ ફીલ થઈ ગયા ઘણી વાર એની ભાવના રહ્યા કરાય છે ઘણા ટાઈમ સુધી વાત બઉ સારા પણ શિષ્ય ચાર ત્રણ ચાર વાગે પાસે પડ્યા મને ગયા ગયા પછી આ દાદરા બોલાયા પછી ગુરુદેવ શું ગોધ ગયા કોણ બે પેલા સુધી બધી બધું પૂછપુછ પ્રસંગ ઉપર આધાર રાખે તો પ્રસંગ કેવો છે એના ઉપર આધાર રાખે ચાર કલાક નો થયા બે અઢી કલાક ત્રણ કલાક જોવો પે